उसको क्या फल मिल जाएगा इसकी खाल नहीं, नहीं है तो ऐसा बोलता है वो अभिमान से बोलता है क्या कहता है अहंकार से बोलता है वो पैसा तो कभी कभी चले जाएगी और भगवान तो कायम रहेगा भगवान तो कोई भी टाइम साथ देगा और पैसा साथ नहीं देगा कल चली जाएगी नहीं चली जाएगी ऐसे केवल आपने पास है कभी चल जाएगी क्या करवा लू इसका भरोसा नहीं करने का लक्ष्मी संचर है જાય પણ સતમાગમ ક્યારે થાય સતમાગમ તો સત મિલે જબ સતમાગમ હૈ ને सत अविनाशी होता है और सत समागम तो अपने जैसे थोड़ा ज्यादा आगे है अपने को रस्ता बताता है आगे आओ हमारे पीछे पीछे चले आओ वो सब नहीं मिलेगा वहाँ सब तो सब जिधर है हाँ सत्य मिलेगा सत्य सत्यम तो होता है संत समागम होता है કાયમ કે લી સંત સમગમ હે જૈસા ઠંડી બસ હૈ તો ઠંડી કે લીગડી પાસે જતા હૈ તક સિગડી પાસે બેઠા હૈ તા હે સંત સમગમ સમગમ પરમાનેટ હોય ઠંડી રખીને ઘરે હા જીતી ઉઠા રેતી ક્રોધ મારના લોકો કમી જાતાધર હોતા સ્વતંત્ર હૈ પરતંત્ર દોન સત્યના સ્વતંત્ર કોઈ હૈ નહીં સંતંત્રતંત્ર હૈ સ્વતંત્રોનો સાથિ હૈ આદિન હૈ और कुल आत्मा पुरुष हो गया स्वतंत्र हो गया प्रकृति आधीन है कर्म ने प्रकृति आधीन है और पुरुष सब स्वतंत्र मिलता है સત સમગમ કે જરૂર હૈ પરમાનેન્ટર સતગમમાં જાય ભૌતિક સુખ પસંદ હૈ સંતમમાં રહેતા ભૌતિક સુખ મિલતા ભૌતિક સુખ સંતિ બસ્તી ભૌતિક સુખ મિલતા સંત સમગમ નથી ભરતી સુખનું કઈ નથી કદી સુખ દેખાતા કદી દેખાતા કોઈ સુખ કે અનુભવ સુખ કા પબ્લિક કો કેસા હો એક મિનિટ સુખ કાુભવ નહીં હોતા સુખ મલ્પિત સુખ હૈપુરુ સુવિધા હે નિકલ્પિત સુખ હૈ સચા સુખ જ આડ હોતન લેતા હૈ સચા સુખ સનાતન લેતા હૈકા આંધ નહી હોતા और आपको जो मिला है सब पुरुष को बोलता है सन पुरुष मिलता है वो सब सुख के पीछे दुख आएगा विकल्पी सुख है सोचे ना सच्चा सुख में और सुख निर्विकल्पी होना चाहिए जहाँ संकल्प विकल्प भी ना होता है પરમંત ગળત મારે દાદા જે શું અમે પામે એ પામે મહાત્માહાત્મા ને અંદર કરતો હોય કરુણા કરુણા હોય કરુણા કરુણા હોય કરે મેળાવ ગીરો ગુ કરુદો કર આપણને જે મહાત્મા પુરુષ પાસેથી પ્રાપ્ત થયું એ બીજા ને હા એટલે દુઃખ અમુક જો પ્રાપ્ત હોય એ સુખી જલ્દી બોલતા લાભ ઉઠાવી લોજો કદી કભી લાભ ઉઠાય અમારા માટે ફરિયાદ થાય ઉપાધાન એવો ઉદય આ બાજુ એવું નહીં ઘણી વાર જોવા આવ્યું ત્યારે જ્ઞાની બધું આગળ આપના પેલા આપડે ભાઈ રસિક ભાઈ મરી એક પ્રશ્ન માં બીજું કઈ વીજ વીજ કઈ અંગ્રેજાય છે પછી એમને મને કહ્યું કે એની પાસે રહેલો શુદ્ધાંત માં દેખાય છે કે નઈ તો મેં મારી ડાયરી માં એક સત્સંગ નોંધ કરી છે મેં એને કરું કે આ બધું બહુ ઝીણું ખાતવા જેવું છે પછી એમ કે પછી એમને કહ્યું ને કે મને દેખાય છે પણ અત્યારે મને બહુ એમાં ઇન્ટરેસ્ટ નથી ને તેમાં ઇન્ટરેસ્ટ છે એટલે આ મુંબઈ માં તો પાણી લાકડા પછી લાવવાનો પ્રયત્ન નહી ગટારો રેડી બધું રેડી શું હતું ગટારો પાણી કરી હતી સાયન્ટિત હા એ બધા છું છે ગટરો છે તાપે છે બધું છે કારણ કે બધું સ્વભાવ થી ચાલી રહ્યું કોઈને ચલાવવાની જરૂર નથી પડી આ સ્વભાવ થી વરસાદ મળ્યો કે ઉગી એમના સ્વભાવ છે ઉગી નાખવાનો મોટા ઝાડ ને મોટું થયા પછી ફળ આપવાનો સ્વભાવ છે કદવા મીઠા છે પણ એનો સ્વભાવ છે પડ્યું ત્યારે રહી જવાનો સ્વભાવ છે ઘટાડે મહેનત કરી લે છે ઉપર થી પડે છે તે સ્વભાવ થી પડે છે અંદર જાય છે તે સ્વભાવથી બધું સ્વભાવ થી જગત ચાલી રહ્યું કોઈ પડે એવું નથી સુકાઈ જવો સ્વભાવ લીલું થાય નહીં કપડા બદલ્યા જ કરે ફરી પાછું કર્યું છે આખરે બધા માણસું કે જીવો બધા મરી જાય કે ખરેખર ભાઈ જાય છે પાકિસ્તાન ના મરી જવું એ તો મારે તો શહેર છે મેં મરી મારી શહેર છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ ક્રિએશન લાગે છે સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ ક્રિએશન લાગે છે ના હોય લાગે છે હજાર રૂપે પાણી ચડે પણ હજાર સુધી ના જવું પડે અને સ્વભાવ વિરુદ્ધ થયું કે તમારા તોફા આ સંસાર સ્વભાવની વિરુદ્ધ છે એટલે મુશ્કેલી છે અને મોગ સ્વ છે એટલે કામ હતું ત્યાં જમે થઇ ગયું પછી વચ્ચે એમના રક્ષકો થયું હોય નથી ત્યાં તો થઈ ગયું અહી હેતુ માટે નીકળ્યા હતા કે દર્શન કલાક રસ્તા મારી કારીગર એવી વાત પણ તમે અહી ગયા એટલે બઉ થઇ ગયું ચાલો મને શું લાભ થયો લાભ તો ખરો થઇ ગયો પાછો ગાડી મેળવ એટલે બે લાભ થાય પેલો ચર્ચ પહોંચ્યો એક લાભ થાય પાછો ગાડી મેળવ બે લાભ થાય બીજો લાભ થાય બીજો લાભ કરો ગયા વખતે ગયા વખતે પાછા કાઢી નાખ્યા શું જે ભાવ પચે ને તે ભાવ પચ્યો પચ્યો તે પચી આનંદ કેવો જે ભાવ પચે હા જો કચાય ઉત્પન્ન થાય તમને પચાસ માણસ ને જ્યાં કસાય નું સ્થળ હતું ત્યાં ક્ષમતા રહી મોડા બે લાભ થાય એક તો ક્ષમતા ઘછાય ના સ્થળ ઉપર ક્ષમતા ક્ષમતામાં ક્ષમતા તો બધા રાખે પણ વિષમ પરિસ્થિતિમાં ક્ષમતા રાખે પરિસ્થિતિમાં ક્ષમતા સમ પરિસ્થિતિમાં રાખે તમને કેવું લાગે છે હા દાદા તો પરીક્ષા બરાબર થઈ પરીક્ષા થઈ ખરેખરી પરીક્ષા થઈ અને ઘણી પરીક્ષા વારાફ અને તે બિલકુલ સહન કર્યો જ નહીં એ